લૂકની લખેલી સુવાર્તા એનો અઢાળમો અધ્યાય લૂકની લખેલી સુવાર્તા અધ્યાય અઢાણમો સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાર થવું નહીં તે શીખવવા માટે તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું કે એક શહેરમાં એક ન્યાયાધીશ હતો તે દેવથી બીતો નહોતો તેમજ માણસને ગણકારતો નહોતો તે શહેરમાં એક વિધવા હતી તે વારંવાર તેની પાસે આવીને કહેતી કે મારા વાદીની પાસેથી મને દાદ અપાવ કેટલીક મુદત સુધી તે એમ કરવા જ ઈચ્છતો ન હતો પણ પછી તેણે પોતાના મનમાં કહ્યું કે જો કે હું દેવથી બીતો નથી અને માણસને ગણકારતો નથી તો પણ આ વિધવા તસ્તી દે છે માટે હું તેને દાદ અપાવીશ રખીને તે વારે આવીને મને થકવે પ્રભુએ કહ્યું કે તે અન્યાય ન્યાધી શું કહે છે તે સાંભળો તો દેવ પોતાના પસંદ કરેલા કે જેઓ તેને રાત દિવસ વિનવે છે અને જેઓના વિશે તે ખામોશી રાખે છે તેઓને દાદ શું નહીં આપશે હું તમને કહું છું કે તે જલ્દી તેઓને દાદ આપશે પણ તું માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ મળશે શું કેટલાય પોતાના વિશે અભિમાન રાખતા હતા કે અમે ન્યાયી છીએ ને બીજાઓને તુચકારતા હતા તેઓને પણ તેના દ્રષ્ટાંત કહ્યું કે બે માણસ પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા એક ફરોશી અને બીજો દાણી ફરોશીએ ઉભારેને પોતાના મનમાં પ્રાર્થના કરી કે ઓ દેવ બીજા માણસોના જેવો જુલમી અન્યાયી વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી માટે હું તારી આભાર સ્તુતિ કરું છું અઠવાડિયામાં હું બે વાર ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું પણ દાણીએ દૂર ઉભા પોતાની આંખો આકાશ તરફ ઉંચી કરવા ન ચાહતા છાતી કૂટીને કહ્યું કે ઓ દેવ હું પાપી છું મારા પર દયા કર હું તમને કહું છું કે પેલા કરતા એ માણસ ન્યાય ઠરીને પોતાને ઘેર ગયો કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે તેઓ તેની પાસે પોતાના બાળકોને પણ લાવ્યા કે તેઓને સ્પર્શ કરે પણ જોઈને તેઓને ધમકાવ્યા પરંતુ ઈસુએ તેઓની પાસે બોલાવીને કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો તેઓને વારો દેવનું રાજ્ય તેવાઓનું છે હું તમને ખચિત કહું છું કે જે કોઈ દેવનું રાજ્ય બાળકની જેમ નહીં સ્વીકારે તે તેમાં નહીં જ પેસશે એક અધિકારીએ તેને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક અનંત જીવનનો વારસો પામવાને હું શું કરું ઈસુએ તેને કહ્યું કે તું મને ઉત્તમ કેમ કહે છે એક એટલે દેવ વિના ઉત્તમ કોઈ નથી તું આજ્ઞાઓ જાણે છે કે વેભિચાર ન કર હત્યા ન કર ચોરી ન કર જૂઠું શાહેબી ન પૂર પોતાના માતા પિતાને માન આપ તેને કહ્યું કે બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું એ સાંભળીની ઈસુએ તેને કહ્યું કે તું હજી એક વાત સંબંધી અધૂરો છે તારું જે છે તે બધું વેચી નાખીને તે દરિદ્રોને આપી દે અને આકાશમાં તને દ્રવ્ય મળશે અને પછી મારી પાછળ ચાલ પણ એ સાંભળીને તે બહુ દાસ થયો કેમ કે તે બહુ શ્રીમંત હતો ઈસુએ તેના પર જોઈને કહ્યું કે જેઓની પાસ સંપત્તિ છે તેઓને દેવના રાજ્યમાં પહેસવું કેવું અઘરું છે કેમ કે શ્રીમંતને દેવના રાજ્યમાં પહેસું તે કરતા ઊંટને સોયના નાકામાં થઈને જેવું સહેલ છે તે વાત સાંભળનારાઓએ પૂછ્યું કે તો કોણ તારણ પામી શકે પણ તેણે કહ્યું કે માણસોને જે અશક્ય છે તે દેવને શક્ય છે પિત્તરે કહ્યું કે જો અમે પોતાનું બધું મૂકીને તળ આવ્યા છીએ તેણે તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જે કોઈએ ઘરને પત્નીને ભાઈઓને માતા પિતાને કે છોકરાને દેવના રાજ્યને લીધે મૂક્યા હશે ત્યાં કાળમાં બહુ ગણા તથા આવનાર યુગમાં અનંત જીવન પામ્યા વિના રહેશે નહીં તેણે બારેને પાસે બોલાવીને તેઓને કહ્યું કે જુઓ આપણે યરુસલેમ જઈએ છે અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોએ જે લખેલું છે તે સર્વ કરવામાં આવશે કેમકે તે વિદેશીઓને સ્વાધીન કરાશે તેના ઠઠા તથા અપમાન કરાશે અને તેના પર તેઓ થૂંકશે વળી કોરડા મારીને તેઓ તેને મારી નાખશે અને ત્રીજા દિવસે તે પાછું ઉઠશે પણ તેમાંનું કંઈ પણ તેઓના સમજવામાં આવ્યું નહીં આ વાત તેઓથી ગુપ્ત રહી અને જે કહેવામાં આવ્યું તેઓ સમજ્યા નહીં તે યરીખો પાસે આવતો હતો ત્યારે માર્ગની કિનારીએ ભીખ માંગતો એક આંધળો બેઠેલો હતો ઘણા લોકોને પાસે થઈને જતા સાંભળીને તેણે પૂછ્યું કે આ શું હશે તેઓએ તેને કહ્યું કે ઇસુ નાઝારી પાસે થઈને જાય છે તેને બૂમ પાડીને કહ્યું કે ઓ ઈસુ દાઉદના દીકરા મારા પર દયા કર તેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો કે છાનો રહે પણ વિશેષ ઘાંટો પાડીને કહ્યું કે દાઉદના દીકરા મારા પર દયા કર ઈસુએ ઉભા રહીને તેને પોતાની પાસે આવવાનો હુકમ કર્યો અને તે પાસે આવ્યો ત્યારે તેણે તેને પૂછ્યું કે હું તારે માટે શું કરું તારી શી ઈચ્છા છે તેણે કહ્યું કે પ્રભુ હું દેખતો થાઉ ઈસુએ તેને કહ્યું કે તું દેખ થા તારા વિશ્વાસે તેને બચાવ્યો છે તરત તે દેખતો થયો देव महिमा प्रकट करतेछ चाल बधा देवनी आभार सुधी कर